श्लोक नंबर फिफ्टी क्रमेण ये शुरी अने जे अमरा आश्रित सत्संगी में अम्बरीश राजा पेठे आत्मनिवेदी एवा उत्तम भक्त हो आश्रित प्रकार एक वैष्णव नाम सत्संगीओ है बीजा वैष्णवोत्तम नत्मनिवेदी आत्मनिवेदी व्याख्या પોતાના જીવ ને ઇન્દ્રિયો સ્વભાવ થવા દે પ્રકૃતિ ને વશ નો થવા દે અને ભગવાન વખે તો એને આત્મનિવેદન કોઈનું ધારું ન કરે એટલે આત્મનિવે થઈ ગયે ન હોય આત્મનિવેદી એટલે ભગવાન નું ધારું કરે અને કોઈનું ન કરે કોઈનું એટલે કોનું આપણે એનું ધાર કરીએ કે ભગવાન નું ધાર કરીએ આત્મનિવે થાય આત્મનિવે થઈ કોનું ધારું કરી એ બધાનું ભગવાન કરે આત્મ નિવેદન કુટુંબ નો નહીં છોકરા છે આનો નહીં ઇન્દ્રિય અંતઃકરણ નો નહીં એની પાસેથી મુકાવે તે ભગવાનને હોપે ને આની પાસેથી પોતાના આત્માને મુકાવે ત્યાં ભગવાનને હોપાય તત્મનિવેદન થાય એમને બારબાર આત્મનિવેદન ન થાય એવું આગળ આવ્યું હતું આત્મનિવેદન આત્મનિવેદી ભગત છે એ અમરીશ હતા અને અવધૂત ભગત જડ ભરત હતા મારા જે શિક્ષાપત્રીમાં એ બે નામ લખ્યું અમારા આત્મનિવેદી ભગત અને અમારા ત જેવા પરમા બે માં તફાવત હું એમ આવતા સામર્થ્ય કોઈ તે ભગવાન માટે શું કરે છે એને બઉ બતાવે નહી એને અવધૂત કેવાય હું આમ કરું છું સ્ટેજ ઉપર અવધૂત કોને કેવાય દબાવી કોઈને ખબર ન પડે એમ કરે ભગવાન ની સેવા કરે ભગવાન નું સમર્પણ કરે પણ કોઈને બતાવે નહી બતાવે નહી એટલું નહી પણ ભાળી જાય તો એનાથી છૂપ આવે એમ ભાળી બાદ ન દે કોઈ અવધૂત અને પોતાના સ્વભાવથી છોડાવે એનું નામ એનું નામ આત્મનિવેદન અમરીશ રાજા એવા હતા આત્મનિવેદ્ય જળભરત અવધૂત હતા એ ભગવાન નું સ્મરણ કરતા હતા પણ કોઈને ખબર ન પડી જાય કે આ ભગવાન નું સ્મરણ કરે છે ભગવાનની ભક્તિ કરતા હતા પણ કોઈને ખબર ન પડી જાય કે આ કોઈ ભગવાનની ભક્તિ કરે છે ખબર પડી જાય તો બધા પગે મળે લાગવા અને માનવા મળે અને એની સેવા કરવા મળે તો એમ નહીં આવ अमरीश राजा शिक्षा पत्र द्वारा जेने शिक्षण उपदेश करवे एवं शिष्य आश्रितो बे प्रकार एक वैष्णव नत्संगीओ है बीजा वैष्णवोत्तम नत्मनिवेदी જેઓ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરીને પણ સુકૃત લેશેન ઓછા પુણ્યથી ઓછી મંદ મુમુક્ષુતાથી ભગવાનના ભક્તિયોગમાં મંદ નિષ્ઠાને લઈને મંદ શ્રદ્ધા અને મંદ ત્વરાવાળા છે એ બધા સામાન્ય વૈષ્ણવો છે કઈ વાંધો થઈ થાય નગર કાંઈ નહીં તેથી ભક્તિ યોગમાં અતિ પ્રીતિ નથી પણ વ્યવહાર માર્ગમાં વધુ રૂચિ વાળા છે તેમના ઉપર પણ અતિ કરુણા કરીને અત્યારે તો અતિ ભક્તિ નથી जन्मांतरे भक्तिष्ठा थे करुणा बीजा प्रकार परम पुरुषार्थ रूप परमात्मा ने अति प्रसन्न करने अति त्वरा जैमने एवा आत्मनिवेदी वैष्णव माटे, विशेष कहे आ लोक मां मारा आश्रितों में जे अति भक्तिप्रायण अति मुमुक्षू सूर्यवंश में जन्मेला अमरीश राजा जत्मनिवेदी वैष्णवोत्तमों हो आग कहिया प्रमाण अनुक्रमे मानसी पूजा पर्यत बधी क्रियाओं करनी आत्मनिवेदी अर्थात आत्मा नाम शेष भूतम सेवक, किंकर अर्थात, तबार सेवक मना कि आत्मा ने परमात्मा वस्तु रूपे मानी सेना भगवान गण गणतम आमा की दया ने अतिम आत्मा निवेदी कह पे आमा की देंड पे थर्ड बता है પોતાના આત્માને ભગવાનનો સેવક સાબિત કરી દે અને મનાવી દે એમાં બે માં હું ફેર ફેર બે પોતાના આત્માને ભગવાન સેવક મનાવી દે હું દિલીપ ભગત હું કેશ તમે આમાં કઈ તમે આમાં કઈ ક્વોલિટી ના છો હું તો સેવક જ છું પોતાના આત્માને સાબિત કરી દે અને નવા સાબિત કરી દે ત્રણ ક્વોલિટી ન આમાં તો બે જ ક્વોલિટી ન કીધા આપણે ત્રીજી ક્વોલિટી દિલીપ ભગત માટે કરી છે પોતાના ભગવાન નો સેવક મનમાં મન માં યાદ કરો તો કરવાનું કરવાનું તો એ તો ભલે ઘણીક વાર જોવે એમ પણ દિલીપ ભગત આખો દી બેઠા રહે છે એવું નો જોવે એટલી ઘડી જોબત કઈ વાંધો નહીં એટલે તમે આખો દિના ભગત તો નહીં કહેજે તમને કોઈ અને માળા ફેરવે છે માળા ફેરવે છે યાદ કરતા હોય તો એક માળા હાવ ફેરવે બધા હરખું ફળ થાય બધાને સરખું ફળ થાય કા શું કરવાનું થાય પોસિબલ છે તો શું કરો પોસિબલ નથી એમ ના એવું ક્યાં જળભર જંગલમાં ક્યાં હતા એ તો એની જ હતા ખાલી વાડીમાં હતા વાળીએ ગયા તા બાકી તો આટા જ મારતા એક દી વાળી ગયા તા એક દી વાળી ગયા આપડે તો દરરોજ વાળી જંગલમાં જડફરત ક્યાં જંગલમાં હતા એટલા ના એને ઘેરે હતા એના ભાઈ મા બાપ ને બધા ભાઈ ભાભીઓ બધા હતા ને એક મા બાપ ગુજરી ગયા એટલું જ હતા ના ના એવું ક્યાં કીધું મારે મારા હું એ શ્લોક માં હું હું આવે ખબર છે મહારાજે શું કીધું તમને એમ કયો છે એનો ગુજરાતી દરરોજ વાંચો છો તો હું વાંચો છો કયો એટલે હું વાંચો છું એમાં એવું તો દરરોજ વાંચો છો તો કેટલા ભારતીય વાંચો છો ગુજરાતી કહીજ ને મારે લેક્ચર ક્યાં મને દેવાનું ગુજરાતી કહી દો આમ ગુજરાતી મહારાજ લખ્યું છે ગુજરાતી બોલે ટ્રાન્સલો કરવાનું છે આશભો ભરત પૂર્વો જડ વિપુરો અવરતાત્ર પરમહંસૈત્ય આજે જ વાંચું ક્યાં દેવાયું હમણાં નથી આવ્યું મહિના પેલા જળ બ્રાહ્મણના અવતારમાં વર્તા એવી રીતે અમારા પાર નથી પૂર્વે ઋષભદેવ ભગવાન ના પુત્ર જે ભરતજી તે જળ બ્રાહ્મણ ને ઘેરે અવતાર ધારણ કરીને જેવી રીતે વર્તતા તા એવી રીતે અમારા પારમાંશો એ વર્તવું એમ કીધું પણ પૂર્વે શિક્ષા મંત્રી એકાગ્ર માં નથી વાંચવાની કીધી છે ને કે શિક્ષા મંત્રી એકાગ્ર માં ને કે કેમ કરીને વાંચો છો કરવાનું કીધું છે તો ઓલા ફરત પ્રમાણે વર્તવાનું કે ઓલા ફરજ પ્રમાણે વર્તમાન કે તમે ગણપણ કરી નાખ્યું એ તો એ થર્ડ થર્ડ થર્ડ થર્ડ સેકન્ડ અને ફર્સ્ટ ક્વોલિટી કરી દે છે તો એ દિલીપ ભગત મુકતા નથી કે નહીં કે એમ નહીં એ આમ જ છે સેકન્ડ નંબર ની હું અહીં કયો હવે મને ગડબડ હતી કે ભરતજીની વાત કરે ફર્સ્ટ ની કે સેકન્ડ ની એટલે હવે તમે કયો કોણ જો ગડબડે મૃગલું તો એને આગળ મળ્યું ગામમાં ક્યાં મૃગલું હતું અને વાડી ગયા હોય તેથી મળ્યું હોય તો વાત જોતી છે એ જયારે વાડીએ ગયા ત્યારે જોઈને કઈ આજુબાજુ મૃબલું મળ્યું હોય ને કદાચ તમે ભાડ્યું હોય તો એને તો આપણે તો કઈ ભાડ્યું નથી કે વર્ણનમાં આવતું નથી એવું એ તો બોલે પહેલી વખતે ભરત હતા પહેલી વખતે ભરત હતા ત્યારે મૃબલું મળ્યું હતું હા અને ત્યારે મૃતું હા ત્યારે મૃલુ મૃલું ત્યારે તો એકલા હતા ત્યારે એકલા હતા પણ મારા એમ વર્તવું એમ ક્યાં કીધું હે મારા જે ક્યાં ભરત પ્રમાણે વર્તવાનું કીધું મેળવું ત્રીજો ફસ્ટ સેકન્ડ ને થર્ડ એમ એટલે મૃગલું હોત મેળવું એ વાત સાચી છે પણ મહારાજે આજ્ઞા હું કરી છે એમ બ્રાહ્મણના ઘેરે જન્મ લીધો અને પછી વર્ત્યા એમ અમારે વરતું મૃલું વર્તું હતું એમ એ નહીં અને ઓલું પછી ઓલ એ પેલાનું હતું નહીં હવે ખ્યાલ આવ્યો એકાગ્ર મને કરીને વાંચવાનું એટલે આમ તો ગળબડ કરી દીધી ઓલા ઓલા ભરત ને ઓલા ભરત ને ક્યાં આ પાણી વાળવા જતા ઈ કે પછી ઓલે પણ પાણીમાં બેહતા ઈ એમ એમાં બે ફરત છે એક પાણીમાં બે હતા એ પાણી વાળવા જાતા સમજો છો ઈ પાણીમાં બે હતા ઈ પાણીમાં બે હતા બે પાણીમાં બે ને ઓલું કરતા એને ઓલા પાણી વાળવા જાતા એટલે ઈ તો પાણીમાં હું પાણી હેલું જતા ઓલા તો ખાલી બે હતા એટલે તમે ક્યારે પાણીમાં હોય જશો નઈ કોક ભરત પાણીમાં હોય જતા હોય અમારે સ્વામીજી હતા એ કુવો છે પાણી પાસે મોટર રાખવાનો હોતા તો એ પાણીમાં હોતા એટલે પાણી થોડાક ઉપર હોતા એટલે થોડાક એટલે એ ઝડપરત કહેવાય પાણીમાં હોતા અને એક એ સ્વામીજી પછી ઓલા ઓલા તો પાણીમાં બે ઓલા જે પહેલા ફરત હતા ને નંબર વન પાણી બે એટલે પાણી હું એટલે એક અમૃત જેવા ભગત અને એક જળભરત જેવા ભગત એમ અવધોત ભગત અને એક આત્મનિવેદી ભગત આત્મસમર્પિત ભગત એમ બે ભગત થવાનું અવૂત થવાનું હવે અવધૂત એટલે હું કયો લ્યો અવધૂત એટલે હું કયો દેખાવા ન દેવી દેખાવા ન દેવી આપણે ભગતી કરીએ સાનુમાની થોડીક જાદી કરી લેવાની અને પછી લીગલી થોડીક કરી લેવાની લીગલી તમને કે હવારે માળા ફેરવી તક ભાળે તો એ તો લીગલી છે એ મંદિરમાં જે કરો એ લીગલી છે એમ લીગલી પણ ખાનગી માં વધાર કરી લેવાની તો એ નામ જ કેવાય બીજા ભાળે નહીં એમ ખાનગી વધારે કરી લે અને લીગલી બધા હેરે કરે શેષભૂતમ સેવક કિંકર રૂપે નિવેદયંતી અર્થાત પોતાના આત્માને પોતાના આત્મામાં સ્વભાવ કઈ ન રહેવા દે ઇન્દ્રિય ધારું ન કરે કામ ક્રોધાદી ઈર્ષા માન મોટાઇ એનું ધાર્યું કઈ નો કરે અને એક ભગવાન નું જ ધાર્યું કરે એવા હોય તો એની અમરીશ જેવા કહેવાય અને પોતે ભગવાનની ભક્તિ કરી લે કોઈ દેખાવા ન દે એવા હોય તો એને જળભરત જેવા કહેવાય એમ ઉત્તમ ભગત છે સ્વભાવનું ધાર્યું ન કરે એ ઉત્તમ કહેવાય અને ભગવાન ની ભક્તિ ખુબ જાજી કરી જળભરત જેવા તમે તો એવું સમજો છો ને કે મૃગલું પાડે તો જળભરત કહેવાય ભગવાન દેખાડવું છે ઊંડી સેવા કરોડે ભજન તો હાવ તો તમે કોઈ ન ભાળે તો ભાડે તો ભાગી જાવ તો ઈ કઈ ઝડપ નથી ભાડે તો ભાગી જાય આપણે પૂજા કરી ભાળી જાય ને એટલે પૂજા ન કરવી એમ એમ જ દિલીપ ભગત હું કયો છું ભાળી જાય એમ કરવું નહી એને કઈ જડભર કેવાય ને એમ ભાળી જાય ને ભાળે લોકો એના કરતા વધારે ઊંડાઈ થી કરવું એમ એટલે લોકો ભાળે કે ઓહો આ તો પૂજા કરે છે માંડ માંડે ઓલું કરે પણ એના કરતા એ ભગવાન માં થઈ ગયો હોય એટલે તલીન થઈ ગયો એ કોણ ભાળે એ તો કોઈ ભાળે નહીં એટલે એમ કરવું એટલે ઊંડી ભક્તિ જાજી કરવી અને લીગલી ભક્તિ બધા કરવી એટલે ઝડપડત કહેવાય ભગવાનની અનન્ય નિષ્ઠા અનન્ય ભક્તિ અનન્ય સ્મરણ એને કોઈ ભાળે નહીં તો એવું જાજુ કરું અને બધા આરતી માં તો જવું પાછું એટલે કે બધા ભાળત ભાગી જાય ભાળતા એ આપણે ઝડપડત ન કહેવાય તો આપણે ભાગો બધા હવાર પૂજા કરે દીલી ભગત કે હવાર પૂજા કરે બધા ભાળી જાય તો પૂજા બંધ કરી દેવી એવું નો ભાળી જાય નું તાત્પર્ય એ છે કોઈ કળી ન કેટલી ભક્તિ આને છે જળ ભરત ને કોઈ કળી નહોતું એકતું કે આને કેટલી ભક્તિ ભગવાન માં છે કોઈ માપી નો એ પૂજા એટલી બધી ઊંડી ભક્તિ કરવી એ તો બધું કરવું જ સેવા થી કરે છે એને જળભરત એને કોઈ ઓલું કળી નું જળભરત ને ક્યાં ઓલા ઓલું રાજા તો એ ક્યાં ઓળખી ન તો ભગત છે કે ઓલો છે એ એટલી ઊંડી ભક્તિ કરે તો થોડીક હોય ઝાઝી બતાવવા કરે તો એ પ્રદર્શન વૃત્તિ કેવાય એમ ઓલી ઝાઝી હોય થોડી બતાવે તો એને અવધૂત વૃત્તિ કેવાય વૃત્તિ છે પોતાનું એટી છે એનો અવધૂત વૃત્તિ છે કે પ્રદર્શન વૃત્તિ છે કોક ભાળે તો કરે ન ભાળ કઈ નઈ તો ઈ પ્રદર્શન વૃદ્ધિ કહેવાય કોક નો ભાળે તો વધારે કરી નાખે અને ભાળે માપસર કરે તો એને અવધૂત વૃદ્ધિ કહેવાય નો ભાળે ત્યારે તો વધારે કરી નાખે કોઈ જાણતું ન હોય એવી ભક્તિ તો બહુ જ કરી નાખે પોતાની શક્તિ પ્રમાણે તો એને અવધુત વૃદ્ધિ કહેવાય आत्मनिवेदी अर्थात सेवक किंकर रूपेण अर्थात? मैं पास अउदुद, अउदुद कि पोते कि ही आत्मा अवधुत अवधुत भगवान सेवक है वगैड़े राखे हूँ बहुत सैवक छ मैंने आत्मनिवेदन नर्पित कहवा અર્થાત પોતાના આત્માને પરમાત્માની માલિકીની વસ્તુ રૂપે માનીને પોતાને પરમાત્માનો જ અન્ય સેવક માનીને સ્વીકારવા નિવેદન પ્રાર્થના કરનારો ભક્ત આત્મનિવેદી છે એ ગ્રહસ્થ આદર્શ છે અને અવધૂત છે એ પરમહંસો આદર્શ છે ભગત હોય તો એને એવું સાબિત કરી દેવાનું છે કે હું કોઈનો નથી એમ બધાની વચ્ચે છું તો હું કોઈનો નથી ભગવાનનો જ અનન્ય છું છોકરા બૈરા પોતાના સ્વભાવ એ મૂકીને ભગવાનને ભજને તો એ આત્મનિવેદિત પછી એને બધા ભાળે તો એ કાંઈ વાંધો નહીં અને સાધુ એ તો એ એક ડગલો આગળ એમ કે આત્મનિવેદિત થઈ ગયો હોય તોય એને પોતાની આત્મનિવેદન નિવેદિતા છે એ કોઈ બહુ એનો ધજાગરો ન કરવો આમ તો છુપાવું તે પોતાને સંપૂર્ણપણે ભગવાનને આધીન માનીને થઈને રહે છે ભગવાનની ઈચ્છાને આજ્ઞાને સિદ્ધાંતને અનુકૂળ થઈને રહેનારો છે ભગવાન સંબંધી જ બધી ક્રિયાઓને કરનારો છે પરંતુ મન ફાવે તેમ ક્યારેય નહીં કરનારો વૈષ્ણવોત્તમ આત્મનિવેદી ભક્ત છે ભગવાન આત્મનિવેદી એટલે હું ભગવાનના સિદ્ધાંતને સમર્પિત હો ભગવાનને સમર્પિત એટલે ભગવાન ભગવાનને સમર્પિત એટલે શું સમજ ભગવાન તો આવતા નથી એમ એટલે ભગવાનની આજ્ઞા ભગવાનના સિદ્ધાંત એને સમર્પિત હોવો તો એને પોતાના આત્માને ભગવાનને નિવેદન કર્યું કહેવાય ભગવાનને પોતાના કરતા પણ પોતાના સિદ્ધાંતો વધારે વાલા છે પોતાના કરતા એમ પોતાના સિદ્ધાંતનો કોઈક ભંગ કરે અને પોતાનું ફૂલ ચડાવે તો ભગવાન એ નથી હોય એટલે ભગવાનના સિદ્ધાંતોને સમર્પિત હોય એ ભગવાનને સમર્પિત ભગવાનની જે કોર કોમ્પિટ કોર સિદ્ધાંતો હોય એના એને સમર્પિત થાય એટલે એ ભગવાનને સમર્પિત થવાય ભગવાન ને પછી આમ સારી બાજુ આટા જ ફેરી રાખી અને દંડવત કરીને જગ્યા જ ન રાખવા રેવા દે એટલે એ સમર્પિત થઈ ગયો એવું ના હોય એમ ઘણા ભગત ને તેવું હોય દંડવત કરે હાવીલી ભગત હોય તો એટલે એ સમર્પિત થઈ ગયો એવું ના હોય એમ એના સિદ્ધાંત ને સમર્પિત થઈ જાય એટલે પૂરું થઈ ગયું ભગવાન ને સમર્પિત થઈ ગયું અને એના સિદ્ધાંત ને તોડે રાખે એની પાછળ દંડવત તો અહીંયા જગ્યા જ ન રેવા દે વચ્ચે તો એ ભગવાનને આત્મ નિવેદ પોતાના સ્વભાવ જ હોય કે ભગવાનના સિદ્ધાંતમાં કઈ હાલેવા હોય નહી પોતાના લખણ જ હોય કે ભગવાન સિદ્ધાંતમાં એ હાલેવા નો હોય અને ભગવાનને કુંડાળા ફેર્યા રાખે ને ભગવાન ની પાછ દંડવત કરે કોઈ જગ્યા જ ન લેવા દે તો એનાથી કઈ આત્મનિવેદી થઈ જાય આત્મનિવેદીમ વૈષ્ણવ કહેવાય આમાં બે પ્રકાર નક્કી થાય ને એક કોમન વૈષ્ણવ અને એક વૈષ્ણવ વૈષ્ણવ સ્વભાવ સહિત ભક્તિ કરે स्वभाव सहित सेवा करे स्वभाव सहित बधु करे तो ई कोमन एने उवल स्वभाव ऐसी मुक्त थी भगवानी सेवा करें तो स्वभाव थे पे शो भगवान ने सिद्धांत प्रमाण कर समर्पित थ भगवानता भगवान रुचि एने समर्पित सिद्धांत ने अकूल भगवान संबंधी बढ़ी क्रियाओं ने करना पर मन फावे क्य नही करना वैष्णवोत्तम आत्मनिवेदी भक्त જેઓ પોતાને વિશે પરમાત્માનું માલિકીપણું કે પોતાના સ્વામીપણાનો અનાદર કરીને પોતાને સ્વતંત્રપણે કંઈક માને છે જ્ઞાતા કરતા ભોગતા માને છે અને પોતાના હું હોશિયાર છું બહુ એવું માને તો એ ભગવાનને સમર્પિત નથી પોતાને પોતાના દેહની ક્રિયા પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરવાનો અધિકાર નથી એને ભગવાને કીધું હોય એ પ્રમાણે જ કરવાનું તો આજે એની વસ્તુ થઈ આ પુસ્તક છે એમ કે હું અત્યારે ખોલું જ રહે એમ કે હું અત્યારે ખોલું જ રહે એવું કે કા એનો ધર્મ હોક મું કહીને પડ્યું રહેવું ખોલે તે ખોલવું બંધ કરે તે બંધ થવું તો માલિકી ની વસ્તુ કોને કહેવાય આત્મનિવેદન એટલે માલિકી ભગવાનની માલિકી વસ્તુ બની જાવ એટલે પોતાનું દાપણ કઈ નરે તો કરવું હું આખો દી આપણે દાપણ પ્રમાણે આખો દી કરતા હોઈએ તો પછી ભયું જાય તો પછી શું કરવું ધન તો શું કરવું હે પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાનું ભગવાનના સિદ્ધાંત પ્રમાણે કરવાનું ભગવાન જેઓ પોતાની વિશે પરમાત્માનું માલિકીપણું કે પોતાના સ્વામીપણાનો અનાદર કરીને स्वतंत्रपण कईक मैने ज्ञाता करता के भोगता मैंने मन ने राजी करने ज प्रवृत्ति करे छे। हारा काम करे हारा काम करे तो यू हारा काम करे अति उत्तम भक्ति करे तो एम मैं कर आत्मनिवेदी ना એ આત્મનિવેદી ન કહેવાય એ કોમન ભગત કેવાય સારું કામ કરે ભગત છે એ કોમન ભગત સારું કામ કરે તો એ ભગવાને કરાયું છે આ માઈક છે એ વાગતું હોય તો એ હરખાય બઉ ક્યારે તો બહુ સારું વાગ્યું હે કા ઈ કોકની માલિકીની વસ્તુ થતા એને આવડે છે અને આપણને કોઈની માલિકી વસ્તુ થતા આવડતું નથી શું નથી કાનમાં ઓલો ભગત આવે છે ને એનું તમ કાંઈ કરતા નહીં એની હામું નહીં જોતા અને હું આમ જયારે હાવું ને ત્યારે મારી સામુ ને જોઈ દેજો ઓલો ભગત આવે એ તમને ફૂલ ચડાવે ને તો તમે લેતા નહીં હુંગતા નહિ એને કઈ એ ઉગ્યો કે નહી ભગત હું કયો માલિકી આપણે એનો અર્થ હોય કે આપણે ભગવાન ને પોતાની માલિકીની વસ્તુ બનાવી લીધી આપણે એની માલિકીની વસ્તુ નથી થતા કે ઈ કે એમ કરવાનું એમ નઈ આપણે કે એમ ઈ કરે એમ તમને આ સામે ન ગમતા હોય તો તમે મારા જ્યો રસ્તામાં અમારી આના થકી રક્ષા કરજો નારાયણ કવચના પાઠમાં આવે છે પતિ દેવ હેલના આ રક્ષા કરજો આકાશમાં અમારે આના રક્ષા કરજો ના રસ્તા ઉપર આવી રક્ષા કરજો ને એવું કર્યું અમારી રસ્તામાં આના આ રક્ષા કરજો ઘરમાં બેઠા હોય ત્યાં રક્ષા કરજો બણા હોય ત્યાં આનાથી રક્ષા કરજો કારણ કે એ બરોબર હોય છે એવું કરી એટલે મહારાજને આપણે એમ કહી દઈએ મહારાજ તમે આને તો ગમે એમ કરીને એ જયારે તમારી પાસે આવે ત્યારે તમારે એને તો આમ જ કરવાનું પછી હું તમને હાંજે જમાડી દે હારાથી કઈ તમારે કદાચ ને આમ ધોળા ધોળી થાય ને ભૂખ્યા વધારે પડી જાવ તમારે પામે માગી લેજો હું તો બેઠો છું તમારો પક્કો સેવ પણ તમે આને આમ કરજો એટલે માલિકી વસ્તુ અથવા તો તમે હું તમારી બહુ સેવા કરું પણ તમે મને આટલું લઈ આવી દેજો એવું આપણે કહીએ એટલે ભગવાન ને આપણી માલિકીની વસ્તુ બનાવીએ આપણે એની માલિકીની વસ્તુ બનવાની તો એ આત્મને એવી ભગત કહેવાય કરાવે એટલું કરવાનું ન કરાવતાની વિશે પરમાત્માનું માલિકીપણું કે પોતાના સ્વામીપણાનો અનાદર કરીને પોતાને સ્વતંત્રપણે કંઈક માને છે જ્ઞાતા કરતા પોતાનું સ્વતંત્ર માલિકી પોતાની ઈચ્છા થઈ ને એટલે આત્મનિવેદન હોય આત્મનિવેદન ઘર નો વિચાર ન હોય કઈ કાંઈ ક્યાંક કામ કરવું હોય તો એમ જ વિચારે મારા માલિકે શું કીધું એ મારું કરવાનું પૂરું થઈ નોકર હોય પોતાનું પ્રોગ્રામ હોય દાડીયા આવે બનાવી ને આવે મારે આ પ્રમાણે આ કરવું એનો શેડ્યુલ પ્રમાણે કરે તો એ નોકર છે ને એ નોકર નો કહેવાય એના શેડ્યુલ પ્રમાણે માલિકના શેડ્યુલ પ્રમાણે કરે એમ માલિકે એને બપોરે બપોર સુધી તમારે આ કામ કરવાનું છે બપોર પછી આ પ્રમાણે કરવાનું પછી ન્યાથી ફેરવીને કેવાય હવે આ ટાણ આ કરવાનું છે જેમાં અચુત સામી ગોથવા આવે છે કે અહીંયા અહીંયા એમ કેમ કરવાનું તું પેલા બોલે ભાઈ આમ તમે હવા તીધું તો આમ કેશો એ તો શેડ્યુલ ફેરવે છે નોકર છે એ જ એનો શેડ્યુલ એ હું હજી જ નથી તો સલાહ તો કેવી કીધી હોય એની ઉપર આધાર રે સલાહ એને કેવી દીધી હોય એટલે એને માલિકને ઓછામાં આપ્યા દેવા ઓછા માં આપણે આપડી રુચિ બતાવે એમ કે મહારાજ આમ કરી તો સારું થાય કે નહીં આમ કરી તો એ બતાવી દેવાય રુચિ પણ એના અર્થે એનો અર્થ એવો છે કે આપણે એટલા ઓછા માપર પડતી નથી થોડીક પોતાને સ્વતંત્ર પણ એ કઈક માને છે કર્તા ભોગતા માને છે અને પોતાના ને રાજી કરવા જ પ્રવર્તે છે તે ખરો ભગવાન ઉપર થી દેખાડતો હોય ચોરી કરી જાય ચોર બધા દેખાડે ચોર કોને કેવાય ખબર ન પડે એમ લઈ જાય માલિક ની વસ્તુ હોય ભગવાન છે ભગવાન નો દોર હોય પોતે પકડી લે છે એટલે ચોર છે ભગવાન ચોર પોતેર માને ભગવાન ડાયા હોય તો આ કેવા હોય ભગવાન ના સેવક હોય એક તો ભગવાન માલિક ની વસ્તુ માલિકને માટે વાપરવાનો પોતાનો આત્મા અર્થાત આત્મ તેને પોતાને માટે વાપરે છે પચાવી પાડે છે માટે છે છે છે તો હે ચોર કે સેવો કે બોલાવ્યો બુદ્ધિ શું છે એમ હે બુદ્ધિ ભગવાને આપી છે એ શું કરવા આપી છે ભગવાન ના ખેતર કે તમારા ખેતર માં હાકવા તમે લઈને ઘેરે હાકી આવો તો તમારે ડાયવર હોય કારમો ને એમ પછી હાજર આવે પાછો તો માલિકની વસ્તુ માલિકને માટે વાપરવાનો मन ने प्राण ने देह भगवने भगवान ने अर्थे वार આ લઈને ટ્રેક્ટર લઈને ગાડી લઈને સીધો ઘેર જ ઉપડી જાય સીધો હાથમાં ઓલું સ્ટેરિંગ ચાવી દે તરત દરવાજો ખુલ્લો જવો દેખાવો જોઈએ તો એકાદો ઓલો નબળો હબળો સેવક હોય તો ઓલો દરવાણી હોય તો એને કાંઈ હારે નહીં એમ કે નાના હું આવું આ તું બહેન સન્માનો લઈને બધી હાકી આવે પોતાની મેળે કરે પોતાની મનનું થાય એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે તો આત્મી આત્મસંડે ચોર છે આત્મસંપત્તિ છે આત્મસંપત્તિ એટલે પોતાની સંપત્તિ પોતાની બુદ્ધિ પોતાની આવડત પોતાની ઇન્દ્રિયો અંતઃકરણ शरीर बदाय भगवान, भगवान जेव जागृत आत्मा छे, तो प्राणिकपण आत्म द्रव्य ने पोता परम मालिक एवं श्रीजी महाराज ने निवेदन करे समर्पित करे કોમન ભગત કીધા એમ ભગવાન તો ક્યારે વાપરે જ નહીં અને કેવળ પોતાને અર્થે જ વાપરે તો એને ચોર કીધા ચોર કીધો भगवान ने प्रोमिश करें हूँ थोड़ा वाप, चोर कहवा हूँ आमजो महाराज ने निवेदन करे छे, समर्पित करें से निमन करे અહીં નિવેદન કોઈ પદાર્થને સમીપમાં મૂકવા જેવું હોતું નથી કારણ કે આત્મા કોઈ નિર્જીવ વસ્તુ પદાર્થ નથી કે તેના જેવો કે તેના જેવો નથી આત્મનિવેદન થાય કે કોઈક ફ્રૂટ લઈને ભગવાનની આગળ મૂકી દે કે કોઈ વસ્તુ આવે એટલે ભગવાનને આગળ મૂકી દે એવું થોડું છે આત્મનિવેદન કે આ આત્માને લઈને ભગવાનને આગળ મૂકી દીધો એવી રીતે આત્મનિવેદન થોડું થાય છે તો આત્મનિવેદન કેમ થાય सिद्ध। सिद्धांत भगवान ने लोता आत्मा ने लै भगवान सिद्धांत में मूक दिया भगवान ने आग न मूगे तो क्या बांधा भगवान सिद्धांत में मूक दिया भगवान आज्ञा मान भगवान आत्मनिवेदित निवेदन केम करव तो पोता आत्मा ने विषय अंतर प्रमाणिकता शेष शेषी भाव के मलिक सेवक भाव न तेना थी त्याग करवरीत वर्तन सर्वथा त्याग करव आत्मनिवेदन करवा आत्मा ने, ने, ने आत्मा दे देह रूप मानी लेव देव जीवव आत्मा भ्रमज अनर्थ कर એમ માટે રાખે છે આત્માને દેહરૂપે માની લેવું આગળ બે ત્રણ લીટી तो निवन केम करव तो पोता आत्मा ने विषे अंतर प्रमाणिकता शेष शेषी भाव के मलिक सेवक भावन अनुसंधान राखविपरीत वर्तनों सर्वथा त्याग करवोते आत्मनिवेदन करू कहवा खाली आत्मा ने देहूपे मानी लेव देव में जीववो देहात में भ्रमज अनर्थकारी है एम न मान लेता ने देहादिक સાંસારિક પદાર્થો ભાવનાઓથી અલગ માનીને પણ પોતાને પરમાત્મા શ્રેષ્ઠતા પ્રતિપત્તિ પરમાત્મા શ્રેષ્ઠતાની અનુભૂતિ પરમાત્માના સેવકપણાની અનુભૂતિ દ્રઢ માનીનતાથી નથી થઈ ત્યાં સુધી અનર્થ પરંપરાઓ મટતી નથી શું આવું કયો ખાલી દેહવતી ન માની લો પોતાને સેવકો માનવો ભગવાન એવું પોતાના આત્માની વિશે અંતરની પ્રમાણિકતાથી શેષશેષી ભાવ કે માલિક સેવક ભાવનું અનુસંધાન રાખવું देना विपरीत वर्तनों सर्वथा त्याग करवोत्मेदन करवाशनिवेदन कह खाली आत्मा देह रूपे मानी लेव देह में जीववु देहा आत्मा भ्रमज अनर्थकारी है एम न मानी लेवता ने देहादिक सांसारिक पदार्थों भावनाओं की अलग मानी पोता ने पन, परमात्म श्रेष्ठता प्रतिपत्ति परमात्मा श्रेष्ठता अनुभूति પરમાત્મા પોતાના પરમાત્મા પોતાને પરમાત્મા શ્રેષ્ઠતા પ્રતિપત્તિવું પોતાની પરમાત્મા ચેષ્ટા પ્રતિપત્તિમાત્મ શેષતા પ્રતિપત્તિ એટલે શું હું ભગવાન નો સેવક છું એવો બોથ એમ એના જીવમાં હું ભગવાનનો સેવક જ છું પણ આ જગતનો નથી એમ આ જગત નથી એવી એને અનુભૂતિ થાય એવો અર્થ વાત खाली आत्मा ने देहूपे मान लेव देहभाव में जीववू देह आत्मा भ्रमज अनर्थाकारी है एम न मानी लेता ने देहादिक सांसारिक पदार्थों भावनाओ थी अलग मानी पोता ने परमात्मश्रेष्ठता प्रतिपत्ति परमात्मश्रेष्ठता अनुभूति परमात्मा सेवकपणा अनुभूति दृढ़ माननता नहीं थी त्या सुधी अनर्थ परंपराओं मटती नहीं હવે એટલાનું કહો શું આવ્યું એમાં શું આવ્યું એ શું આવ્યું ભાઈ કયો તમારા બધાને તમે હવે છે ને કૌમુદી બધું હંકેલી દેજો ભાઈ સદગુણ સામે કયો શું આવ્યું તમે કમુદી ની બધું હંકેલી મૂકી આવજો નાખી આવજો તળાવમાં ગંડી પેટમાં ભગવાનને હું ભગવાનનો દેહભાવ ખાલી દેહભાવ દેહાભિમાન છે ઈદ અનર્થ કરનારું છે એવું નથી દેહભાવથી નોખો પડી ગયો હોય દેહભાવથી નોખો પડી ગયો હોય તો પણ ભગવાનના કંટ્રોલમાં ન હોય મોટો અનર્થ કરનારો હું દેહ નથી મને કેનારું કોણ હું ચાય તેમ કરું એવો આત્મનિષ્ઠ હોય તોય તો પણ એ વધારે અનર્થ પરંપરા સર્જે છે ફરીથી વાંચો હવે भगवान शेश सेवक विपरीत भावना એ પછી ભલે ને આત્મનિષ્ઠ થઈ ગયો હોય તોય એ બહુ સારા કામ કરતો હોય તોય ભગવાનને આધીન નથી તો એ વધારે અનર્થ કરનારો છે કોઈને આધીન નથી એટલે અમે તો જેમ મરજી પડે એમ કરી હારા કામ જ કરી છે મોડા ક્યાં કરીએ છીએ તો હારા કામ કરે છે એને મોડા નથી કરતા તો તો અનર્થ પરંપરા છે એને ભગવાનની કઈ બ્રેક તો નથી ને ભગવાનની બ્રેક જ ઉલાડી નાખી છે એને કોઈ માથે માલિક તો છે ને રેડિયાર ઢોર લોટકાવે કે ઓલા લોટકાવે ક્યાં લોટકાવે રેડિયાર ઢોર માં ખબર પડે રેડિયાર ઢોરમાં તમને ખબર પડે કઈ કે નઈ ખેતરમાં તો આપડે ગાયું હોય આટા મારે જ છે ભગતજી રેઢિયા ઠોર માં ખબર પડે તો છૂટા છૂટા હોય તો વાળામાં હોય તો બાંધેલા એમ ના હોય ન એમ નહી પણ માલિકી ના હોય એમ માલિકી ના ન હોય બાજુ અંદા ને ખેતર ખાતા હોય ને એમ રેઢિયા ઠોર કહેવાય તો રેઢિયાર ઢોર લોટકાવે કે પાળેલા ઢોર લોટકાવે એક ગાય છે કે નહી રેઢિયાર ધણી ધોરી વિના રખડતા હોય એ રેઢિયાર કહેવાય અને ધણિયાતા હોય એ ધણિયાતા કહેવાય એને પાછું ખીલે બંધાવવું પડે રેટિયાર હોય તો રાતેર કાંઈક બાંધે નીકળ એમ તો લોટકા બે બજારે નીકળ્યા હોય અને એક રેઢિયાર ઢોર હોય અને એક ઓલા ખેડૂત પાળેલ ઢોર હોય એ બે બાંધે તો કોણ ફૂગ કરવા સ્વતંત્ર હોય એમ એ કોક નું જ ખાતા હોય પણ તોય પાસે સ્વતંત્ર ને કોકનું કોકનું જ ખેતર ખાય ને રેટિયાર કોના ખાય માલિક ના પાડવા જાય તો એને સિંગડા ફરવે એટલે જાજુ કરે છે એટલે એ બહુ સારો તો ગમે ક્યાં બધા માણસો ને આખા ગામ ને રેટિયા ગમે રાભા રાભા જેવા હોય કે નહીં ગમે રેઢિયાર ઢોર એટલે સ્વતંત્ર થઈ ગયો હોય એ રેઢિયાર કહેવાય ભગવાન ની નો નથી એની તો રાભા જેવો જ હોય તોય બધું એવું કરે ઇન્દ્રિય કરેડિયા ઢોર એટલે રેડિયા ઢોર વધારે નુકસાન કરે કે પાળેલા રેડિયા અનર્થ વધારે કરે એવું કીધું ફરીથી વાંચો હજી એક પોતાના આત્માને વિશે અંતરની પ્રામાણિકતા નથી પ્રામાણિકતાથી શેષ શેષી ભાવ કે માલિક સેવક ભાવનું અનુસંધાન રાખવું તેનાથી વિપરીત વર્તન મહત્વ છે વર્તનનો સર્વથા ત્યાગ કરવો તે આત્મનિવેદન કર્યું કહેવાશે ખાલી આત્માને દેહરૂપે માની લેવો દેહભાવમાં જીવવું देह आत्मा भ्रमर्थ कार्य पदार्थो भावना स्वतंत्र आत्मा रूपे थी गये तो ये भगवान सेवक नो गण લોટકા રેઢિયા ભગવાન નો સેવક આત્મ નિવેદન ન કરે તો એ લોટકા રેઢિયાર ઢોર જેવો ગણવા ભલે લોટકા રેડિયા રેડિયા ઢોર લોટકા જોય અને આ ઇન્દ્રિય ને આ દિન છે સ્વભાવનું ઘર છે તો પણ ભગવાન ને આ દિન રહે છે તો એ પાળેલ ઢોર કેવો તો એ ધણી બધી પોતાને દેહાદિક સાંસારિક પદાર્થો ભાવનાઓથી અલગ માનીને પણ પોતાને પરમાત્મ શ્રેષ્ઠતા પ્રતિપત્તિ પરમાત્મ શ્રેષ્ઠતાની અનુભૂતિ પરમાત્માના સેવાત્મ શ્રેષ્ઠતા પ્રતિપત્તિ એટલે પોતાના સેવક ભાવની દ્રઢ માન્યતા એમ પ્રતિપત્તિ એટલે તો અનુભૂતિ થાય પણ અનુભૂતિ પરમાત્મા શ્રેષ્ઠતાની અનુભૂતિ પરમાત્માના સેવકપણાની અનુભૂતિ ખાલી એટલાથી બધું પૂરું થઈ ગયું એવું કઈ નથી देह अतिरिक्त आत्मा ने मानी लेवाधु काम पूरु थी जात नथी जो, जो पोता परमात्मा प्रति अति दृढ़ सेवक भाव परमात्मा विषय सेवक भाव न तो आत्मा गमेव माने गमेव ज्ञान वैराग राखे तो कई विशेषता जो पोता परमात्मा प्रति अति दृढ़ सेवक भाव नहीं तो स्वतंत्री आत्मा परमात्मा सेवकपण निवेदन करना रा साचा वैष्णवो तमोज साक्तोत्